પચીસ ત્રીસ જ પચીસ ત્રીસ જણ ના ચીકણા ચીકણા લેણા મોટા મોટા પાંચ પાંચ લાખ રૂપિયા બાકી ની ચર્ચા કેમ છો નવનીત કેમ છો એવું બોલે કેમ છો એમ કેમ છો નવનીત આમ કે દસવીસ પચીસ હજાર ખરાત હોય આપડે બીજે બધા ચોપડા માં આપડે નામ જ નહી લોકો પાંચ પચીસ હજાર નું નામ છે એ નામાં કેન્સલ થઇ જાય એટલે ચોપડા કરો ને આપડા ને લઈને આ બધા ગાજમેલ થયા હવે આ બધું આ ઋણાનબંધ વાળા શું કઈશ ઋણાનબંધ શબ્દો છે એટલે એફઆઈઆર કરી જેમ તમારો કોઈ બોસ હોય કે નવનીત ભાઈ નાખો એ રીતે આ બધા ઋણા બધા છે ને ફાઇલો એફઆઈઆર ફાઇલ નો સંભાવ નિકાલ કઈ નાખવાનો શું કરવાનું એવી ફાઇલો કરી એવી રીતે બેન ફાઇલ નંબર ટુ સમય છોકરા ફાઇલ નંબર થ્રી ફોર ફાઈવ સિક્સ બધી ફાઇલો પછી સમજ નંબર લાગી ગયા હવે એ ફાઇલ નંબર વન અને તમે ફાઇલ નંબર ટુ જેમ પેલી ફાઇલો કયું હોય કે કોઈ ની ચા પીશો નિકાલ કરી નાખજો કોઈની પર ગુસ્સે કરશો નિકાલ કરી નાખજો એવી રીતે સંભાવે નિકાલ કરી નાખવાનો શું કરવાનો છે નિકાલ કેવી રીતે થાય આપણે હસીયે આવે એટલે આપડે છીડાઈએ હવે તો હસ્તો આવે તો નિકાલ કરવાનો ચીડાતો આવે તો મારે દાદારી આજ્ઞા પણ સંભાળ નિકાલ કરવો તે પેલું વધતું જ હશે યાર સમજે પડી મેદા ચ નિકાલ કરવો ફાયરો નો સમભાવે નિકાલ કરવો કે ભૂલી જઈશ નિકાલ કેવી રીતે કરવો એ દાખલો સમજાવું દાખલા સમજાવું હવે ઓફિસ માં જવું છે તમે બેન ને કયું ફાઇલ નંબર ટુ ને કહ્યું કે તમે જમવાનું મૂકી દો એ શું કે છે પાંચ મિનિટ માં આવો મિનિટ પછી જઈએ રસોડા અને પેસ્ટતા આપણે જોયું કે પોતે કઢી ઉતારતા ઓવરટર્ન કાઢી વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત કરી એમને નથી કરી એટલે આપડા જ્ઞાન થી વ્યવસ્થિત કરી ઓવરટર્ન એટલે આપડે એમને શું પૂછવું છે દાજા નથી ને કે આપડે કઈ ડાજા નથી ને કારણ કે આપડે એની મામ દઈએ ખોટું સમજ એટલે પછી આપડે કેવું જમવાનું શું થાય સમજીલ નંબર ટુ એટલે આપડે કેવું કે આ ભાખરી છે અને ફણું થોડું કાઢે હું ખાઇ ને જવું છું કેભાવ નિકાલ કરી ઓફિસે ગયા શું કઈ નુકસાન થયું એક દાખલો આપ્યો બીજો દાખલો આપો ફાઈલ નો સંભાળ નિકાલ કરવાનો આપડે આ રૂમ માં બેઠા જ છીએ ધ્યાન કરીએ છીએ અને રૂમ બાર બહાર હોય ને તો આવો આવા જવા મળ્યો એટલે આપણે અંદર બેઠા બેઠા આપડે જ્ઞાન થી શું સમજી પેલા અંદર બેઠા બેઠા સમજી તારી ખબર પડે ને એટલે બાયણું ખોલીએ તારે ખબર પડે છું આપડે જોયે આરિયાણા વાળો હોય આપડે ઘર મકાન પર એ પચાસ નંબર ની ફાઇલ થી આપડે ક્યારે આવી હોય કેમ તું આવ્યો સુલેમન કોથરા ખોવાડ આપી છે તમારા મહેતાજી પૈસા નથી હાલતા એટલે સમજુદાર કેમ નથી આવતા કે એક કોથી એસી રૂપિયા વધારે લખી લાવ્યો છે એટલે આપડે બચોચા ઝઘડો છે એટલે બેસાડી રોજ ચલિયો ગયા હતા ત્યારે સુલેમાન કેવું અને સંભાવ ફાઇલ નો નિકાલ કે નાખવાનો સમજ પડે એને સમજાવી છે બસો ચાલી ને બધે પચાસ પોણસ હોય ના મારે સમજબ અને દુઃખ નહીં નહી સા એટલે ફાઇલ નો સંભાળ નિકાલ કે ના કોઈ જોડે ફરી વેળ બંધાય નઈ એટલું જોવાનું અત્યારે આંદે વ્યાર બંધાય નહીં બંધાતું ભગવાન છે આગળ શું કયું થઈ ગયું બીજો ફાયર છે ને અહીંથી ગયો તો આપડે જોડે પાછા હું ઓછા નઈ લોન પેલો કે આપવાનો નથી એવું લડ્યાસ કે તને પૈસા નહી આપું બઉ વધારા ને પૈસા નહીં આપું ત્યાં સલીઓ કે પાય પણ છોડવું નહી બે પેલા તું મને ઓળખતો નથી કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ પૈસા પેલા ગોઠ્યો નહી એટલે મોટા માણસ શું કહ્યું દબડાયો બોલે પૈસા બધા હું નીચે નાખું પણ તું અડી જે હું મારે તને જોવું છે તું કેવો અડું છું એવું ચેલેન્જ મારી હું તને જોઈ લઈશ કે સાહેબ મેં બી દેખલું પૂરા પૈસા વધારી પૈસા પૈસા આપે દેખલી ને વધારી ના કરું કે જે નામ નામ સુધાર પણ અત્યાર સુધી રિલેટિવ ને આપડે ખાતું એના નામ નું નવનીત નામ રાખ્યું હવે ખબર પડી કેટિવ છે પણ શું થાય શુદ્ધાત્મા નો ચોપડો શુદ્ધાત્મા પેલો ચોપડો તો બધો વ્યવસ્થિત આપડે હાથમાં રહ્યું નહી શુદ્ધાત્મા નો ચોપડો રાખવાનો હવે શુદ્ધાત્મા ચોપડે શું ધનરે કરશો જેટલી તમે આજ્ઞા પાવશો એટલી જમે થઈ જાય શારીરિક બધું મટી જશે આરામ થઈ જશે એટલે આજ્ઞા પાવજો હવે ક્યાં ક્યાં સુધી આવ્યું તમને શક્તિ આપીએ બધી જાત ની આશીર્વાદ આપીએ એ તમારું જમે થાય સમજવા પુસ્તકો વાણી બોલેલા એ બધા પુસ્તક રૂપે છપેલા છે પુસ્તકો મેળવી લેજો એ રસીક રસીક કરી તમને મળી દેશે અને ચોથું એક અક્રમ વિજ્ઞાન નામ નું માસિક છે એકલું પૈસા તમારે પચીસ આ ચાર જમ્યા થયા કરે હવે પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ હવે તમે ખરેખર શુદ્ધાત્મા છો કે છો ખરેખર આપણે શુદ્ધાત્મા થયા નવનીત વ્યવસ્થિત કરાવી લે છે પાસ ના થાય અને ક્યારે પણ તારો મળતો રહે તારા મળતા જ આવે શું સમજાય ને માટે ઇન્ટરેસ્ટ લઈને લાભ પૂરો કરી લેજો કાચો જોડી દેસો હોય તો ફેર આવીને દર્શન કરી દે ને નિકાલ કરે તો ફરી રસ્તો કઈક રસ્તો કરી અમારો પ્રોગ્રામ જોઈ લેજે અને પ્રોગ્રામ ઉપર નક્કી કરજે ક્યારે તારે દર્શન કરાવ્યું છે નહી તો અમે પછી પાસે અહીંયા આવીએ અને ગુરુ પૂર્ણિમા પડી રહી તો પછી અમે ન્યુદર્સી માં આવવાના ફરી ગુરુપુર્ણ માં આવું જવાના પૂછ્યું છે નિરંતર સમાચી નો માર્ગ છે કેવું છે અમારી આજ્ઞા અમારે ગયો છે વાણી સરસ્વતી પ્રત્યક્ષ સરસ્વતી માલકી બનો દેશ માલકી ગ નો દેશ છતાં મૂર્તિ નહી શું કરું મૂર્તિ નહી દાદા પણ ટચમાં જેમ વધારે રહીએ એમ જ વધારે દાદા ના ટચમાં રહીએ તો જરા દાદા પેલા કે હિન્દુસ્તાન માં રહે એટલું આના મોટી બેન કે જેટલું હિન્દુસ્તાન માં રહે એટલું આવે અહિયાં રહી જાઓ હિન્દુસ્તાન માં આટલું બધું રહ્યા હવે બાકીનું અહિયાં કરવાના આપી દેવું છે બધા ગામમાં વાળા બધો હાલ અમે પચાસ હજાર છે પચાસ હજાર પછી હમણાં આજ્ઞા કરીએ કહી દી જ એક લાલ ઝંડી હશે તો અમે ઉપડીશું નહીં વડોદરા માંથી વડોદરા મુંબઈ આવીએ અને એક જ માણસ લાલ ઝંડી કરે અમે કઈ ઉભી રાખો ગાડી બધા લીલી ઝંડી કરે સારી ચાર છ માસ લેવા આવ્યું જઈએ તારે મુંબઈ માં ત્રણસ માણસ મુકવા આવ્યું આથી રાત દોઢ વાગ્યા રૂપિયા કેટલા વાગ્યા સુધી ચાર સાડા વાગ્યા રાત કે દાખલો દાદા ની પણ એ ભાવ થાય એવો ભાવ થાય કે દાદા ની જોડે ને જોડે રહીએ કેવું કેવાય એવો ભાવ થાય જ એવું છે ને કે આત્મા નું એટ્રેકશન ભાવ છેડે નહીં એવું જરાબર પછી આજ્ઞા ના પડવી પડે મારે જોડાવાની આ તો નથી તે બધા ની હા જ્ઞાતમ રક્ષણ આપે શું આપેલા સંસાર છોકરા ચૌદ પંદર વર્ષ ના થઈ જાય એટલે પૂરો થઈ ગયો કેવા સંસાર ગાય ને દાળે ચડી જવું છે બધું ના કરો તો બીજા પાડ્યું છે બાપ નથી આવતી છોકરા છોકરા બોલે છે કે ઉપરાયું એનું લેશે લોકો ફરજીયાત છે બરાબર મા છોકરા ને દવડાવે છે તે ફરજીયાત છે બગડી જાય મારે ઉપકાર માનવો નહીં છે કે હું ઉપકાર કરું અને પેલા ઉપકાર માન્યા વગર અમે તમને કહીએ કે અમે નિમિત્તે બઉ બધું અમે કઈ નિમિત્ત પાંચ આલસો તો મજા પાસે ના ના પાંચમી જાવ તો ખાવા માટે ઓલા પાકી આ તો લિંગ ટુડે આ હેમાબેન પાકી એને જોઉ નથી નિય નિય દેસી કમાઈ જાઉં આદા એટલે આવું અહીંયા જ બોવો પડવા મારી સરસ આવવા માર્યું અને હિન્દુસ્તાન માં બહુ જ લપક હતી હાલે એટલે જાવું કે સેપ્રિમે ઓ હોય પૂછ્યું છે મૂર્ખા બનાવ ભલે ચાલતા હોય છે અમારે વાંધો નથી અમે નઈ મૂર્ખા બની શું પણ દાદા કોઈ ના સ્ટોર માં ધારો કે હું ગયો જયંતો લોટરી હોય ને હું એક બાય કરું એક જ તેવું ના થાય એવી ભાવતી નહીં પણ કરવાનું એમ કે સ્ટોર ના એવું નહીં એવું નહીં દાદા આવશે મન ના થઈ જવું છે 98 મારું મારું કરીને મળી જાય લગભગ સિત્તેર ની ઉમર કે તો આ પગલા કરવા છે મકાન શું કે છે દળીને આ તો બરા કાકા ગયા ગયા રહી ગયા પગલા વાત કરે એ પગલા પડાવે છઠ્ઠું કોને કોણ બધે ચિત્ર ભગવ આપડે મને માર ફાધરે કહ્યું હતું આપડે દસેક છે તે રહી ને નાખ જે નવરાત માં મારે કેરી ખાઈ નથી વાત મારે કેરી ખાઈ એ ને હું જવાનું આ દુનિયા નો રિવાજ જેના આત્મ ખેતર જતી એની કેરી મારે આવું આ થયું કરીને બાધર ક્યાં ખેતી તાયદા ને બધું તો એના કરે ભાવિ મારી લઈ લે એમ હોય લઈ ગઈ અને પાછા આપશે એટલે આપડે જોઈ લઈશું કઈ ઊંઘવા રાતે સપના કર્યા શું થાય તો બિલકુલ નહીં ભરી દીધા પ્રેમ ય વ્યાખ્યા છુ ઘટવત ના થાય આ શક્તિ આત્મા જોડે કરવો બરાબર દાદા ભગવાન જોડે કરવું તો કર્મ ઉદય પ્રમાણે ઉદય ફલગો ભગવાન સારો ઉદય તો સારી કેરી મળી આવેદય મળી આવે પૈસા ખર્ચા નથી મોંઘી લાવો એટલે સારી આવે એવું નઈ એમ ના તમારો હારો હોય તો સસ્તી લાવો તો મીઠી આવે તમારો શું ભોગવટો છે તે જોવાનું પૈસા કરતા શ્રીમંત બઉ મોટા પૈસા કરતા એવું સારું છે શ્રીમંત ને એવું શું ના પડે ભાઈ વ્યવહાર ની જરા શાંતિ રહે બઉ શાંતિ છે દાદા ટાઈમ दादा दादा कीधे लोग टोला दादाव मोक्ष मन हमेशा भीड मन भीड म एकाग्र है એકાંતી હોય મુંબઈ ની ટ્રેન હોય છે ને તમે પેહી જાઓ આજુબાજુ એટલી ભીડ હોય કે દબાઈ જાઓ તે વખતે આપડે જયારે છુટ્ટા બેહવાનું હોય ત્યારે મન છે તે વખતે આત્મા નું ધ્યાન કરવી સ્થિતિ ને તે ઘડી આત્મા માં જ બેસી જવું હોય તે ઘડી આપડો ગુફામાં જ બેસી જવું કાલે શરીર આખું मन मा छे, आत्मा छे बदा करो आप ज्ञान मतलब दशा बहु रस्ता लावा दादा गया पासे एक सोना नो चेन ये सोना ना चेन तमाम गड़े राखे हेमाबेने जराखी बने पाचो अपेलो ते जरा ओलू कर चेन मैं मार खिस्सा में राखेल बनवा जोगे मार्ले खोवाई गो सोना नो चेन तो एना कई अः मार कई विधि करने नुकसान थे खरु ના ના એ તો એની મેં એવું હતું કે મારે હું ઇન્ટરવ્યુ દેવા જાતો હતો અને હું ઘરે પછી પહેરી લઈશ આમ તો હું પહેરેલ રાખું सोनू खबर ना सोनू पड़ी जाए સારું નહી એટલા માટે અને દાદા ની વિધિ કરાવેલી પડી ગયેલું હું કોઈ ગુનાગાર કોણ પૂરા થઈ મન ચોખ્ખું છે તારે તમે મને પૂછીજુ મમ્મી ને ચાલે ભાઈ ક્યાં ગયા દાદા અમેરિકામાં આવું બને કે અહિયાં એવું બને છે કે દાદા ભગવાન આપડે જેવું થાય છે તમારું પૂર ભેગા થાય આ જ્ઞાન ના હોય કોઈ કાળ હા કેમ વિજ્ઞાન છે એવું જ્ઞાન નતું પુણ્ય તમારું જાતના સાધુ ધંધા શું કોઈ ચિંતા નથી એવું આપડે ધન્ય ના હું જોઈએ તો શું તો ધન થઈ ગયા પણ ધન નહીં કેવું છે નહી કરવાટલાઈ નય કાયમ એકલા કરે દાદા દેખાય કે ગીત બધી દેખાય નહી ચાલો આપડા તૈયાર કમસે કમ તમારું પ્રાણી બધું વાકી બાકી છે શરૂ કરવાનું છે હવે અને બુક સાનાતન છો કે આપણે બુક કરાવીએ કે આને ક્યાંક તેજ રાખી દેતે અહિયાં ડિપેન્ડન્ટ પર લાગે છે આ સંકળંગા જામ છે ડિપેન્ડન્ટ પર લાગે છે લાગે કઈ વાર આ તો ઓર આપણે થોડા અછી કોઈ વાર લાગે સમજો હા બસ ડિપેન્ડન્ટ પર કોક જ આવે લાગે રોજ ને ના ના ઘણી વાર લાગે ડિપેન્ડન્ટ કામ ડિપેન્ડન્ટ ને જ આવે ના આવકાર એ પાક ડિપેન્ડન્ટ એ કામ ડિપેન્ડન્ટ નું છે એટલે આપણે વધારે વીતી પડે હા સતીલા નથી ભગવાન તો દેખાતો છે નઈ એને શરૂ કરેખાતો નથી કોઈ કાર્ય ભગવાન કરતો દેખાતો નથી ભગવાન ને તો ઓળખવાનું છે શું કરવું ઓળખવાનું તમારું સ્વરૂપ છે બાકી ચેવા તો મારા એને પ્રત્યક્ષ ઉત્કારી વિચાર મોટા કર્યા નહિ મોટા કર્યા પ્રત્યક્ષ ને લખતા પચાસ ટકા પચાસ ટકા બીજી પચાસ ટકા તમારી પુસ્તકો વાંચીશું એટલે થઈ ગયું તમારા પુસ્તક વાંચીશું પચાસ ટકા થઈ જઈશું કે સુગર કરી છે સુગર કરી છે બોલિયા થી લાગે ને એ તો ઘોડામાં મૂક્યા છે આપડે જાણ્યા છીએ મિનિંગ પછી ફટાકાવે એની હાંડવા ચિંતા નથી ચિંતા છે દાદાશ્રી જ્ઞાન આપે છે તમારું પ્રોડક્શન બંધ થઈ ગયું ને ઝાડ દુખે પર પોતાના પછી વેરી જ બોવા મૂકાય કેમ મળે છે ગુનેગારી પર કરી પરવેસ્ટતા નહીં કે વાત કરે છે નહી દાદા વાત કરે નઈ દાદા વાત કરે તો દાદા નું નથી દાદા શબ્દ બોલવાનો તાકાત નથી જયારે ગુણધર્મ છે જન ગુણ બોલો બે વસ્તુ અથડાય બોલે બોલું બોલે બે વસ્તુ અથડાય એટલે આ નાતા ધરતા છું એની પર નિધારવાનું એટલે નવરાતરું બધું અરે મારી ગુરુ ભણેવા ઉજવાણા છે કે આવજે તેલ છોકરો હોય ને બધું ભાઈ દે તેલ માથે વાળ નથી મત આ કરી દે ભાઈ તેલ માથે વાળ હોય તો આપે બધું ભાઈ તો ક્યાં હતી પ્રોબ્લેમ ઓફ થા પ્રોબ્લેમ આવે તો શું કરીએ પછી પ્રોબ્લેમ આવે તો શું કરીએ આવે એને શું કરીએ અમે બોલાવતા નથી પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને બોલાવતા નથી પણ આવે એને શું કરીએ ના એ પે અત્યારે જ્યાં સુધી તમે કોણ ના ચો ત્યાં સુધી કેવું દાદા તમને માહિતી નિકાલ તો કરો છે સારું દેખાય છે રાજવા કામ હાથ મુખ્યા થાય કલ્યાણ સુધી પૂનમ આવશે કેમ ગુરુપુર્સ પાંચ સારી છોકરી પૈસા એ બધા માટે આપણે જે મનુષ્ય જે ભ્રમણા કરી રહ્યા છે અને એની તારા એના માટે જે પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ સાચું ખોટું કરીએ છે એ આપણા આત્માને અથવા આપણા છે તે વસ્તુ ખરેખર પ્રાપ્ત કરવી જોઈએ એના માટેની આ ખોટી ભ્રમણા જે કરી રહ્યા છે તો એના માટેનો સાચો રસ્તો શું છે કે જે આપણને આપણા આત્માને કઈક સારા માર્ગે લઈ